આજી નાગની જે ફણા છે એની ગણતરી થઈ શકે એમ માનવના મનમાં કેટલી ફેતરી થઈ શકે હજુ મારે ભોગવવાનું સુખ ભોગવવાના સંકલ્પ એજ કાલી નાગ ની ફણાઓ માનવ ને કેવી ખરાબ આદત છે જે સુખ ભોગવ્યું છે એને યાદ કરે જે સુખ ભોગવવાનું છે ફણા છે કાલીરાગ ની ફણામાં વિષ છે માનવના ઇન્દ્રિયોમાં વાસના નું છે ઇન્દ્રિયોમાં ભક્તિ ભરવાનું છે કરવા ભક્તિ કરવાની ભક્તિ ઇન્દ્રિયોમાં ભક્તિ રો તો ઇન્દ્રિયો વાસના નું બહાર કાઢવું જ પડશે સર્વકાળ ભક્તિ કરતો નથી એનું કારણ જે છે ઇન્દ્રિયોમાં વાસના નું વિશ છે જેને બીજાની વાતો સાંભળવાની ઈચ્છા થાય છે એ ભક્તિ કરે છે જેને મીઠાઈ ખાવામાં મજા આવે છે એ ભક્તિ કરે છે તો ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકશે બીજાની વાતો આ મળવાથી મને શું લાગશે ભોજન કરે ઠીક છે ભગવાન આરોગવાના છે એવો હૃદયમાં પ્રેમ હોય તો એ ભક્તિ છે હું ખાઈશ મારા છોકરાઓને ખબરાવીશ એવી વાસના હશે ભગવાન કોઈ કોઈ વખત પરીક્ષા કરે છે મારા માટે બનાવ્યું છે કે પોતાના માટે બનાવ્યું છે ભગવાન ભોગ ધર્યો છે ભગવાન બેચાર વૈષ્ણવો ને ગરીબો પ્રેરણા કરે છે જાવે ના ગે બરફી પ્રસાદ મળશે આ લોકો આવ્યા છે એમને થોડી સાકર આપી જય શ્રી કૃષ્ણ કરો બરફી ઢાકી રાખે છે પૂજારી તો પૂજા કરે મન ને રાખે આઠ બાલ ભોગ ભીતર છોકરાઓ અમે બધા બરફી કહી આજ કાલીનાગ નું સ્વરૂપ છે ઇન્દ્રિયોમાં વાસના નું વિષ છે ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ભક્તિ નો અર્થ એ છે ભગવાનમાં અનુરાગ થાય એને ભક્તિ કે ભગવાનમાં અનુરાગ ત્યારે થાય છે વિષયો બહુ મીઠું લાગે એ ભગવાન ભક્તિ બરાબર કરતો નથી સંસાર ભક્તિ ભક્તિ સંપ્રદાયના જેટલા આચાર્યો થયા છે એ બધા આચાર્ય દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી કેરળ દેશમાં પ્રવેશ થાય બધા જ આચાર્ય દક્ષિણ ના છે કાવેરી નદી ના કિનારે શ્રી રંગનાથ ભગવાન નું મંદિર છે શ્રી રામાનુજાચાર્ય સ્વામી એ લક્ષ્મી નારાયણ ના દર્શન થાય દક્ષિણ ભારતમાં જેવા વિશાળ મંદિરો છે એમાં કોઈ ઠેકાને નથી દક્ષિણ ભારત ભક્તિ મહારાણી પિયર છે ભક્તિ મહારાણી દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે રામેશ્વર ભગવાનના આચાર્યો શ્રી શંકરાચાર્ય મહારાજ રામાનુજાચાર્ય સ્વામી વલ્લભ આચાર્ય મધુઆચાર્ય આ બધા જ આચાર્યો દક્ષિણ ના છે દક્ષિણમાં પ્રગટ થયા ज्ञान भक्ति वैराग्य प्रचार करता आचार्य वैराग्य भक्ति ना प्रचार कर विलासी भक्ति मार्ग मे તો ભક્તિ નો વિનાશી નાગીમાં ભક્તિમાં પૈસો મુખ્ય થયો ત્યારે ભક્તિ છિન્ન ભિન્ન થવા લાગ્યો વૈરાગ વિનાની ભક્તિ રડે છે પ્રભુમાં પ્રેમ ત્યારે થાય છે કાર્ય પ્રભુએ આજ્ઞા કરી છે રમણક દ્વીપમાં જઈને રો ઇન્દ્રિયો રમણ ભોગથી નહીં વૃત્તિથી થાય ભોગ ઇન્દ્રિય ઘસાય છે ભોગથી થી શક્તિ નો નાશ થાય છે ભ્રમણ દ્વીપ માં જાવ એનો અર્થ એ છે જે સર્વકાર ભક્તિ કરે છે એવા સંતોના સત્સંગ મારો વિલાસી લોકો સંગ વિકાર વાસના ને વધારે સમાજમાં રહીને માનવ થવું બહુ કઠિ નથી લોકો નો સંઘ મન ને બગાડે છે કહ્યું છે રમણક જઈને રોગ ઇન્દ્રિયો રમણ ભોગથી નહીં ત્યાગથી થાય ભોગમાં ક્ષણિક સુખ છે ત્યાગમાં અનંતો વિનાશ થાય વિનાશી લોકો નો સંગ વાસના વધારે છે કયું રમણક દ્વીપ માં જઈને કથામાંથી અનેક ભાવ નીકળે ભક્તિ ધીરે ધીરે વધવા લાગી ભક્તિ ગોપીઓને જ દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે યશોદાજીના ઘેર જઈને દર્શન કરતી હવે પ્રેમ વધી ગયો છે ઘર જ શ્રી કૃષ્ણ દર્શન તમે મંદિર માં જઈને દર્શન કરો છો સારું છો ત્યાં ઝાડમાં કનૈયો દેખા શ્રી કૃષ્ણ ગાયો ને લઈને ગિરિરાજ માં જાય છે ગોપીને ઘર જ દેખાય ગોપીઓ નો નિયમ છે ઘરનું કામ કરે છે ઘરનું કામ ભગવાન ની આજ્ઞા સમજીને કરે છે પરમાત્માના માટે કરજાવો પ્રવૃત્તિ બહુ વધાર સૌ નું અતિ પ્રવૃત્તિ અને ભક્તિ બે નો વિરોધ છે પ્રવૃત્તિ એટલી જ કરો જે કર્યા વિના છૂટકો જ નથી જેની બહુ જ આવશ્યકતા હોય પતિ પત્ની જીવનમાં ઘણો સમય વાતો કરવા જાય બહુ બોલવાથી શક્તિ વિનાશ થાય છે એક ઘરમાં રહી એટલે બોલવું જ પડે છે બોલ્યા વિના બધું થાય જે બોલવાની અતિશય જરૂર હોય એવું એટલું જ બોલ છો નથી શ્રી કૃષ્ણનું ધ્યાન કરે કૃષ્ણ કીર્તન કરે છે તમારા ઘરનું કામ કર્યા પછી તમે કામ થયા પછી તમે શું કરો બધા ભેગા થઈને વાતો કરે છાપા માં શું આવ્યું છે મુંબઈ શું થયું કઈ બગડ્યું હોય તો તમે સુધારવા જવાના છો મોટી મોટી વાતો કરે કેટલાક લોકો તો એવા છે ઘરના લોકો સાથે વાતો કરતા એમને સંતોષ થતો નથી રસ્તે કોઈ જતો હોય એને બોલાવે છે આવો આવો બે થોડી વાતો કરી મારું સત્યાનાશ થયું છે તું મારી પાડ આવી જા તો તારું સત્યાનાશ કરી બહુ બોલવું નહીં બહુ બોલે જુઠ્ઠું બોલે છે બહુ બોલે કોઈની નિંદા કરે છે બહુ બોલનારો આત્મ પ્રશંસા કરે છે કેટલાક લોકો એવા હોય છે ત્રણ દિવસ થી ચાર દિવસ થી એમની વાચા બંધ થઈ જાય છે બોલી શકતા નથી વાણીનો જેને દુરુપયોગ કર્યો અંતેવી દગો કરે છે એક ભાઈ પૂછેલું કે કાગડા ને દાંત કેટલા હોય છે બધા કાગડાના દાંત નો વિચાર શું શું કરવા કરે કાગડાના દાંત વિચાર કરવાથી તને કઈ લાભ છે જે વિચાર કરવાની બહુ જરૂર હોય એટલા જ વિચાર ગોપી ઘરનું કામ થયા પછી ધ્યાન કરે છે ગોપી ઘરનું કામ પૂરું થયા પછી વાતો કરતી નથી પ્રેમથી કૃષ્ણ કિર્તન કરે છે શ્રી કૃષ્ણ ગિરિરાજ માં વાસળી વગાડે છે ગોપી ને ઘર માંથી દેખાય કુશલમ સ્મ વેણુ દામો ધરાધર સુદામ સ્વયં સમ્રદિય ઘર માંથી અરે સખી હું તને શું કહું આ વાસળી છે ને એ લાલા ની રાણી થઈ ગઈ વાસળી સાથે એમનું લગ્ન થયું આખો દિવસ એમના હાથમાં જોવે હું લાવતી નથી આ તો લાલાની રાણી થઈ ગઈ એનું લગ્ન પરમાત્મા સાથે થયું છે મારે પણ પ્રભુ સાથે પરણવું છે આ વાસળીએ એવું શું પુણ્ય કર્યું છે કે ભગવાન વાસળી એ કહ્યું મેં બહુ દુઃખ સહન કર્યું મેં ઠંડી કરી મેં તડકો સહન કર્યો મેં વરસાદ સહન કર્યો એવું કોઈ મને કોતરી તે મેં સહન કર્યું મારા શરીરમાં સાત કાણા પાડ્યા મેં સહન કર્યું જે દુઃખ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળે ભગવાન તેથી મને હાથમાં રાખે મેં બહુ સહન કર્યું મારા શરીરમાં લોકો સાત કાણા પાડ્યા હું બોલી નથી મારામાં ઘણા સદગુણ છે હું અંદર થી છું જેનું હૃદય વાસળી જેવું ઓલું હોય એને ભગવાન હાથમાં રાખે હૃદયમાં કેટલાક લોકો એવા હોય છે બે વર્ષ પહેલા કોઈએ ગાળ હોય તો તે ગાળ ને હૈયા માં હાચવી રાખે છે બે વર્ષ થઈ ગયા મને ગાળ છે વખત આવવાનું પછી એને બતાવવું છે હૃદયમાં ભગવાનને પધરાવવા છે વાસળી કે છે મારું હૃદય છે વાસળી એ કહ્યું કે હું મારી ઈચ્છાથી બોલતી નથી બોલવાની ઈચ્છા થાય ત્યારે જ બોલવું ભગવાન ને બોલવાની ઈચ્છા થાય ત્યારે જ બોલું છું એક ગુણ એવો છે હું એવું મધુર બોલું છું મારો શબ્દ સાંભળીને નાગ ડોલે છે હરણ ને પણ છે કસ્તુરી છે એવું મધુર બોલવું કોઈને મેળું મારવા માટે આજીવા પી કોઈને દુઃખ થાય એવું બોલવું નહી બોલો તો એવું બોલો સાવળ નાનું હૈયું ડોલે પશુ પક્ષીઓ કેટલાક લોકો સાચું બોલે છે બહુ રૂબાપમાં બોલે રૂબાબમાં બોલવાથી સામળનાળના હૃદયને ધક્કો લાગે રૂબાપમાં બોલવું મધુર નથી એવું સાચું પણ બોલશો નહીં મૌન રાખ કબીરદાસજી મહારાજ નો એક શિષ્ય હતો એ ગ્રહસ્થ ના ગયો એને એવું કહ્યું કે ભૂખ લગરમાં લક્ષ્મી જેવી હતી એને સાધુ મહારાજ ને પ્રેમથી જમા શેરીમાં પાંચમું ઘર છે ઘરની બાઈ તો લક્ષ્મી જેવી મેં ભિક્ષા માગી મને ભોજન આપ્યું તું જા તને પણ ભોજન મળશે એને પૂછ્યું કે તું મંત્ર બોલ્યો તો શું બોલ્યો ૈયા સાધુ કોઈ વ્રત બારા કરે વિકસાવ્યું હાથમાં લાકડી લઈને બારા વિશું બોલો છો મૈયા ને મેરે બાપ ક્યા વ્રત માં શું અંતર છે મૈયા શબ્દ કાન ને કેવો મધુર લાગે છે મને કરશ વાણી બોલતા આવડતી જ નથી હું મધુર જ બોલું બરો લાગુ અરે સખી ંદ વિચિત્રેશમ આ કરણ્ય વેણુરણિત કૃષ્ણ સારા પૂજાંધરચિતા પ્રણયાવો કઈ હરણીઓ આંખ થી દર્શન કરે કાનથી વાસળી સાંભળે આ બહુ ચતુર છે એકલી દર્શન કરવા જતી નથી પતિને સમજાવી ને સાથે કણીઓ બહુ સુંદર વાસળીઓ લાગે તમને બહુ આનંદ આવશે તમે ચાલો તમે ચાલો પત્ની તે છે જે પતિને પ્રભુ ના માર્ગ માં આવે છે પત્ની તેને કે છે જે પતિને પાપ કરતા અટકાવે છે પત્ની તે છે જે ધર્મ કાર્યમાં સાથ આપે છે સ્ત્રી ધર્મ પત્ની છે આરણીઓ દર્શન કરવા જાય એકલી જ નથી પતિને સાથે લઈ પછી પત્ની પ્રેમ જાગે છે કેવી વાસળી લગાવે છે મારે લાલાને કઈક આપવું છે શું આપવું આ હરણીઓને આપવાની ઈચ્છા થાય શું આપી શકે આંખરૂપી કમળ શ્રી કૃષ્ણ અર્પણ કરે મારી આંખ હું ભગવાન આપવા લાયક એક ઈશ્વર છે આખ આપવા લાયક કોઈ સ્ત્રી નથી આખ આપવા લાયક કોઈ પુરુષ નથી જગત ને આંખ આપવી પડે છે જગત ને ઉપેક્ષા ભાવથી દૃષ્ટિ બે પ્રકારની હોય છે ઉપેક્ષાત્મક દૃષ્ટિ અપેક્ષાત્મક દૃષ્ટિ કચરા ઉપર નજર જાય છે કચરા ને લોકો ઉપેક્ષા ભાવ થી દ્રષ્ટિ ભગવાન માં રાખો આખ આપવા લાયક છે આ શ્રી કૃષ્ણ વાસળી સાંભળ્યા પછી કઈક આપવાની ઈચ્છા થાય લાલા ને ગોપી એ કહ્યું છે આવું કેમ બોલે છે ગમે તેમ હોય પણ હરણી તો પશુ કેવાય અમે માનવ છીએ માનવ પશુ કરતા શ્રેષ્ઠ ગણાય આજે તો એવું કેમ બોલે છે મારા કરતા હરણી શ્રેષ્ઠ ભક્તિ માં બહુ સાધા તેથી એ ભાગશાળી પતિ પત્ની એક વિચારથી ભક્તિ કરે તો ભગવાન જલ્દી કૃપા કરે તું કોઈને કહીશ નહી મને જે પતિ મળ્યા છે એ ભક્તિ માં સાચ આપતા કર્યા પછી દસ પંદર મિનિટ કરે છે પછી તો આખો દિવસ પૈસા જ પાછળ જરાય શાંતિ નહી હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવ ને ગમતું નથી મને કે છે ફરવા ચાલો મને જગત માં જરાય ગમતું નથી બહુ અનુકૂળ છે તેથી હું એમ માનું છું મારા કરતા શ્રેષ્ઠ ગોપીઓ લાળાની વાતો કરતી સમાજી લાગે છે જ્ઞાન ભક્તિ ને વધારનારી જે લીલા છે એને ગોવર્ધન લીલા સંસ્કૃત ભાષામાં અનેક અર્થ થાય છે ગો શબ્દ એક અર્થ ઉપનિષદ એવો થાય સર્વોપન ગો શબ્દ નો અર્થ ઇન્દ્રિય એવો થાય છે ગો શબ્દ નો અર્થ ધરતી એવો થાય ગોવર્ધન જ્ઞાન ભક્તિ ને વધારનારી જે લીલા એ જ ગોવર્ધન લીલા ધીરે ધીરે ભક્તિ વધારોષ માનો ભક્તિમાં શ્રી કૃષ્ણ ની રાસ લીલામાં જઈ શકે રાસ લીલામાં શુદ્ધ જીવ ઈશ્વર ના કથા છે ગોવર્ધન લીલા પછી રાસ લીલા છે જ્ઞાન ભક્તિ વધારવાનો પ્રયત્ન આજકાલના લોકો આવક ને વધારવાનો પ્રયત્ન કરે છે ઘણા લોકોને વ્યાજ ખાવાની ઈચ્છા થાય ઠીક છે બહુ સારું નથી આવક વધારવાનો પ્રયત્ન ભક્તિ ને વધાર વારંવાર તમારા મન ને નિહાળો મારું મન જાય છે મનમાં કેવા વિચારો આવે મારું મન બગડે છે કે સુધરે છે મારી ભક્તિ ઓછી થાય છે કે વધારે થાય છે મારું મન પાપ કરે છે કે ભગવાન સ્મરણ કરે છે વધારવાનો પ્રયત્ન કરો શક્તિ વધારવા માટે લોકો હવા ફેર કરવા જાય જ્યાં સારી હવા પાણી હોય ત્યાં ભૂખ લાગે છે શક્તિ વધે છે ભક્તિ ને વધારવા માટે થોડા દિવસમાં ભક્તિ વધતી નથી ભક્તિ વધારવી હોત તો થોડા દિવસ ઘર છો બારે માસ ઘરમાં રહેવું નહીં તમારું ઘર ભગવાન ના ચરણ માં છે જે ઘરને તમે માનો છો આ મારું ઘર છે તમારા માતા પિતાનું લગ્ન થયું નતું ત્યારે તમે ક્યાં રહેતા જે ઘરને માનો છો કે આ મારું ઘર છે આ ઘરમાં તો માતા પિતાનું લગ્ન થયા પછી આવે તમારું ઘર ભગવાનના ચરણમાં રહીને કોઈ મહામંત્ર નો લાખ બે લાખ જપ કરો આવું કરવાની જરૂર છે આવું કરવાથી ભક્તિ વધે કોઈ ગરીબ માણસ ને એવી ઈચ્છા થાય કે મારે વિષ્ણુ યાદ કરવો છે એક વિષ્ણુયા કરવો હોય તો પચીસ ત્રીસ હજાર રૂપિયા ખર્ચવા પડે વૈષ્ણવ કદાચ બાર હજાર ન થાય તો બારસો પાઠ કરે શાંતિ થી પાઠ કરે તેને વિષ્ણુયા કરવાનું ફળ મળશે થોડા દિવસ ઘર છોડો એનો અર્થ એ છે પ્રવૃત્તિ છોડો વિષયાનંદ છોડો શરીર માં શક્તિ હોય ત્યાં સુધી માનવ પ્રવૃત્તિ પ્રવૃત્તિ છોડે એનો કોઈ અર્થ નથી શક્તિ થી ભક્તિ થાય શરીરમાં શક્તિ છે ત્યારે જ વિવેક થોડા દિવસ માટે ઘર છોડવું જે તમને ઘરમાં પાપ કરતા અટકાવશે આવું કરવાની જરૂર છે જ્ઞાન ભક્તિ ને વધારનારી જે લીલા એ ગોવર્ધન લીલા છે એકાંતમાં બેસે છે જલ્દી મન સ્થિર થતું નથી ઇન્દ્રદેવ વરસાદ પાડે છે ભાગવતમાં એવું વર્ણન છે ઇન્દ્રિય અભિમાની દેવ એકાંત માં બેઠા પછી વાસના નો વરસાદ ભોગવવાનો વિચાર કરે ભક્તિ માં આનંદ આવશે નહી ભક્તિમાં આનંદ આવે તો પણ ભક્તિ કરવા લાગે છે મન બગડે છે મનથી નિશ્ચય કરો ભક્તિ માં આનંદ ના આવે તો પણ ભક્તિ છોડવી નથી વિષયાંતભોન તૃષ્ણ કનૈયા